જય સ્વામીનારાયણો પ્રે નામસ્રં ધ્યેય શ્રીપતિમજસ્રમ સજ્જનસે ચિત દેય દીનજનાય शंकराचार्य जी बतावी साधक ने कहू गेयम गीता गीता गान करो बीजू कहू गेयम नाम सहस्रम एट विष्णु सहस्त्र नाम न पाठ करो गान करो गत शुक्रवार आपने गीता गान पर साबू आजे विष्णु सहस्रनाम योड़ो परिचय विष्णु नाम सहस्त्र स्तोत्र महाभारतनाशासन पर्व है जनमंगल एक सौ 108 नाम है एम विष्णु सहस्र सहस्र एट हजार आमा भगवान हजार नाम गूंथेला है क्य कहवा कहूवा ते जा प्रमाण महाभारत नुद्ध शुरू थव नव दिवस सुधी कौरवो तरफ थी सेनापति तरीके भीष्मादा दादा सा नव नव दिवस महाायु ना कोई रिजल्ट नहीं कोई परिणाम नह कौरव ने तो मन में एमज होीष्मा बे तरण दिवस में पूरुकर नाख नौ नौ दिवस गया तो टेस्ट मैच न परिणाम जो आमा कई ड्रॉ सीस्टम तो हो नहीं नव दिवस रात्रि ए दुर्योधन पीछे भीष्मादा वडिल छता बहुत खीजाई गये युवराज कटुवचन बहु कह भीष्मादा कि ते खाओ अरु ते पांडव तरफ कूड़ी भावना रखो छो ए ते कोई मन दई मरता हणता रामा नहींतर आम कोके बहु कहूल भीदाएं प्रतिज्ञा कर जा बेटा काले दसमा दिवस ना सूर्यास्त थे त्या सुधी में न पांडवी पृथ्वी खो आ प्रतिज्ञा पांच बाण काढ़ी मूकी दीदा एक एक पांडवों ने मे गोठा शाम ये प्रतिज्ञा खबर पड़ी भगवान श्री श्रीकृष्ण न जासूसों ने जाण थी ये आग जन्माष्टमी पर नटखट नहीं हो मैं बात करे पी श्री कृष्ण भगवान युक्ति कर द्रौपदी ने भीष्मादा पास मोक्यादादाए आशीर्वाद आप अखंड सौभाग्यवती भवन ए द्रौपदीए कह महाराज हूँ द्रौपदी छु अरे बेटा आ तो भूल थी क्या ते वन बोला एक खोटू प्रतिज्ञा खोट भीष्मादाए पे युक्ति बताई के मरु मृत्यु कई रीते थाय द्रौपदी पाछा फरी गिया કછે દસમા દિવસ નું યુદ્ધ શરૂ થયું ભયંકર યુદ્ધ દેવતાઓ આકાશમાં ધ્રુજે ભીષ્મ આવી ગયા હોય એવું લડે છે એને થઈ ગયું છે આને તમે જુઓ કોલસા અંગારો હોય કે દીવો હોય ઠરવાનો હોય ને ત્યારે બહુ જબકારામાં આવે તે વધારે કરે તિખારો તારોડો સ્ટાર તાર તારાઓ ખરે ત્યારે ખરતા ખરતા છેલ્લે બહુ તેજ કરે એમ ભીષ્મદાદાએ આજે બધું જાણે ઢાળી દીધું હોય એ જ વખતે પછી ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે અર્જુન આવું બહુ લાંબુ કરવા જેવું નહીં હોય આ ડોહાનો કઈ ભરોસો નહીં આમાં ઓક્ટોપસ આગાહી ક્યાંય નીકળી જાય આ બધું ઊંધું જતું કે નાખ્યું છે સ્ત્રી હતા અને પછી જાતિ પરિવર્તન થયું એમાંથી પુત્ર થયા ભીષ્મદાદા થયા ને નપુસંક જ માનતા હવે અર્જુને પોતાને એની સામે રાખ્યા એ ભીષ્મ દાદા બતાવ્યું હતું એ શિખંડીને સામે રાખજે એટલે પછી હું કઈ એના ઉપર હથિયાર નહી ઉપાડું ક્ષત્રિય છું સ્ત્રીઓ ઉપર કે નપુંસકો ઉપર શું હથિયાર ઉપાડવા અમે મરવાનું પસંદ કરીએ પણ હથિયાર ના ઉપાડ્યું એટલે અર્જુને એમને આગળ રાખ્યા અને પાછળથી છુપાય ને બાણમાં અને ભીષ્મદાદાએ તો શિખંડીને જોયો હથિયાર ઠા મૂકી દીધા अर्जुने पीछे बाण छोड़ा एक बाण थी सहस्त्र बाण प्रगटे एवं बाण फेंक्या चाय जरीर कर रथ मीष्मादा ने उलाड़ी धरती पर सूड़ा दीदा नोक धरती में खूंची पणछ बारी रही शरीर ने आ पार एम भीष्मादा धरती दा पर सू युद्ध नो विरा शोक थो पांडवों रड़ा खरा પણ ભગવાન શ્રીકૃષ્ણ અને દાદાએ બધાને સાંત્વના આપી પછીના તમે સાત દિવસ જાણો છો એ પ્રમાણે અઢાર દિવસે યુદ્ધ પૂરું થયું પાંડવોનો વિજય થયો કૌરવ ખલાસ થયા યુધિષ્ઠિર મહારાજનો રાજ્યાભિષેક થયો પછી भगवान श्रीकृष्ण पांडवों ने साथे लई ने दादा मकर संक्रांति थे तो मकर ना सूर्य थाय पी दे छोड़व एवं दादा न मन में प्रतिज्ञा एट्ले लोहित एक बूंद परीर में इच्छा मृत्यु पोते इच्छे तो ज मृत्यु थे सूता मकर संक्रांति राह जुए એ દિવસો દરમિયાન પાંડવો સાથે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં આવે અને ભીષ્મદાદા પાંડવોને ધર્મનો ઉપદેશ આપે રીતિ નીતિ રાજ્ય વહીવટનો રાજનીતિ નો એ મોક્ષનો ઉપદેશ આપે બહુ વિશાળ પાયા ઉપર ઉપદેશ આપેલો છે અને એ ભગવાન વેદ મહાભારતમાં આલેખ્યો છે लिखो क्यीष्मादा स्वयं हित वचनो कहे क्या युधिष्ठिर महाराज प्रश्न पूछे एनो उत्तर आपि महाराजे प्रश्न पूछो कि महाराज आगू राज्य नाजन व्यवहार में धर्म नीतिनों राजनीति मैं घूम सा मैंने एक हमे जिज्ञासा है ये तब मैं समझा बोलो किम एकम दैवतम लोक है हे प्रभु आ लोक में यो कयो श्रेष्ठ देव है जेन पूजन करने स्तुति करने आश्रय करने जीवन परम कल्याण थे यो एकमात्र श्रेष्ठ देव कोण बीजो प्रश्न को धर्म सर्वधर्मा भवत परमो मत अनेक प्रकार धर्म है भवतः आपे परम एट परम श्रेष्ठ धर्म क्यों मैनो तीजो प्रश्न किम जपन मुचते जंतु जन्म संसार बंधना एवो कंत्रो जप करने आ जीव ने जन्म मरणना बंधन छूटी जाए और संसार नम प्रकार बंधनों छूटी जाए काल परम माया पास थी मुकाई जाए अरे स्वतंत्र थी जाए સ્વતંત્ર એટલે કેવો કે પોતાની ઈચ્છા હોય તો ધરતી ઉપર દેહ ધરે અને ઈચ્છા ન હોય તો ભગવાનની પાસે ભગવાનની સેવા મારે આવો સ્વતંત્ર થઈ જાય એવો કયો મંત્ર છે ખુદ હિ કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદાબંદાશે પૂછે કે બતા તેરી રજા ક્યાં એવો સમર્થ થાય प्रश्न त्रम जवाब एक भीष्मादाए कहू जगत प्रभु देवदेवम अनंतम पुरुषोत्तम आधा जो श्लोक विष्णु सहस्र आगे जे। तो बहुजवा मनन करने जेवा है हूँ तो अपना समय की मर्यादा में रही टुकड़ा टुकड़ा लैत करु कारण के श्लोक बोलीए तो समय जाए समय टुकड़ा ज आपाए कहू देवदेवम जगत प्रभु दैवदेवम अनंतम पुरुषोत्तम ज्युतिष्ठिर पूछू ने कौ श्रेष्ठ देव है तो देवदेवम अनंतानतवो यनो जो देव है देव के देव देव अनंत જેનો કોઈ પાર ન પામે દુપતય એવ ન યુ અંત અનંતતયા બ્રહ્માદિક દેવતાઓ વિરાટ પુરુષાધિક દેવતાઓ પણ ઈશ્વરો પણ એ ભગવાનના મહિમાનો પાર પામતા નથી એવા જગત અનંત બ્રહ્માંડોના ઈશ્વર પતિ केवा के पुरुषोत्तम अनंत विराट पुरुष अनंत प्रधान पुरुषों मूल पुरुष अनंत अक्षर मुक्त अक्षर पुरुषों पर छे। उत्तम पुरुष है एवं पुरुषोत्तम नारायण एट पर पुरुषोत्तम नारायण नो आश्रय करव एनी स्तुति करवी એનું પૂજન કરું અને એના નામનો જપ કરવો એના જેવું યુ યુધિષ્ઠિર બીજું કોઈ શ્રેષ્ઠ ને શ્રેષ્ઠ નથી એ સમયે સર્વ ધર્મા ધર્મો અધિક તમતા અનેક પ્રકારના ધર્મો છે તીર્થ કરવા તીર્થોમાં જઈને દાન કરવા વ્રત કરવા ઉપવાસ કરવા ગૌદાન કરવા સુવર્ણ કરવા ઘણા છે વિદ્યા કરવા वस्त्रदान करने अन्नदान करवा, करवा। परंतु बधाजे धर्मों धर्मों में भगवान नो आश्रय करवो और भगवान नाम नो जप करवो यो श्रेष्ठ धर्म मैं मिन भीष्मादा के अर्थ यू कि दान व्रत तप जप गौदान सेवा तो लोभिया ने फा जाए પણ આવા લોભી હોય એ તો માનશો ભજન ઈ ન કરી શકો કોઈના આશીર્વાદ વગર ભજન નથી થતું એટલે આ બધા ધર્મો દાન વગેરે તપ વગેરે વ્રત વગેરે ન કરવા એવું નથી પણ આ એના જ એવું છે તમે કોઈ જગ્યાએ પૈસા મૂક્યા હોય રૂપિયા મૂક્યા હોય અને ત્રણ વ્યાજ મળતું હોય એની જગ્યાએ બીજી જગ્યાએ ત્રીસ ઇન્ટરેસ્ટ વ્યાજ મળતું હોય તો ફાયદો ક્યાં થાય ત્રીસ ટકામાં एम तीर्थव्रत दान तप करो तो व्याज मे तका जो मे दौ टको मे अर्धो टको मे कहीं नक्की न ही मड़े पधु करता करता जो तब साथ भगवान भजन करता हो तो हजार गणों फायदो थाय भगवान नाम जप न फल આપણે ઘણા લોકો ચાંદરાયણ કરે વ્રત કરે માઘ સ્નાન કરે પણ ભજન ન કરે એકાદશી આખી કોરી નકોરડી રે પાણીને સૂંઘ નહીં પીવાની તો આગુ શું નહીં પણ ભજન ન કરે ટોલ ટપા કરે બેસે રખડે બીજું કરે આ કરે તે કરે મન ફાવે તો સુઈ જાય એ બધું કરે પણ ભજન ના કરે એકાદશી આવી કરે અને એની સાથે જે ભગવાનનું ભજન કરે તો એના જેવું કોઈ મહાન નહીં અને એવું જ ભજન ના કરવું હોય ભૂખ્યાર રહેવું હોય ઢોર લાગણ કરવી હોય એના કરતા થોડું દૂધ ફળ ફૂલ લઈ અને જો આખો દિવસ બસો પાંચસો ચારસો ત્રણસો માળા કરી લેતો હોય તો અનંત એકાદશી નું ફળ મળે એટલે સર્વશ્રેષ્ઠ હતી તો નારાયણનું ભજન કરવું એના જેવો કોઈ ધર્મ નહીં એના જેવું કોઈ વ્રત નહીં એના જેવું કોઈ તપ નહીં હજી આપણા લોકોમાં તપ નિષ્ઠા જેટલી છે દાન નિષ્ઠા જેટલી છે વ્રત નિષ્ઠા જેટલી છે એટલી ભજન નથી આવતી એકાદશી ઉપવાસ કરેલી એને એમ લાગે ને કંઈક કર્યું પણ પાંચ માળા કરીને હજી એમ ન થાય ને કંઈક કર્યું એક નામ મુખમાંથી સરી પડે તો એમ થઈ જવો વારે વા બંદો જીતી ગયો એમ થવું જોઈએ ગણ્યા નથી થતું એનું કારણ છે ગજે મહિમા જાણ્યો નથી તો એવા જે પરાત્પર પુરુષોત્તમ નારાયણ એનો આશ્રય કરવો અને એના નામનું સ્મરણ કરવું ભજન કરવું એના જેવું યુધિષ્ઠિર કોઈ શ્રેષ્ઠ નથી એ નારાયણ જેવો કોઈ દેવ નથી અને એના નામનો જપ કરવો એના જેવો કોઈ બીજો મંત્ર નથી એને યુધિષ્ઠિર કહ્યું બહુ સારી વાત આપે અમૃત પીવડાવ્યું ભીષ્મદાદાએ સામે હોકારો જોયો એટલે કહ્યું કે લ્યો તો સાંભળો હવે હું એ ભગવાનના તમને હજાર નામ સંભળાવવું જોઈએ તને સાંભળો અને પછી યુધિષ્ઠિર મહારાજ ને ભીષ્મદાદા ભગવાનના જે સહસ્ત્ર નામ હજાર નામ કહ્યા એનું નામ વિષ્ણુ સહસ્ત્ર નામ શું પણ એ ગંગાના દીકરાના મુખમાંથી ગંગાના પ્રવાહ જેમ જે આખી વાણી ફૂટી છે સહસ્ર નામમાં પણ અહિયાં મારે થોડું એક કહેવાનું છે ઘણા લોકોને એના નામથી જ બળકે છે વિષ્ણુ સહસ્ર નામ એટલે ઘણા લોકો શું કે એ તો વિષ્ણુ નામ છે ને એટલે વિષ્ણુ દેખાય એટલે ચાર ભૂજા વાળા ચક્ર ગદા પદમ ધારી વૈકુંટમાં છે ને કાશ્ય સાહી જઈને હુઈ ગયા છે લક્ષ્મી થી પગ દબાવે છે હવે આખો દી કે પગ દબાવી રાખે થાક શું હોય એટલે એ દબાવે છે એ ભલે દબાવી રાખે તને તારું ઘરનું નથી દબાવતું એટલે ઈર્ષા આવે છે એટલે ભગવાન વિષ્ણુ દેખાય વૈકુંઠવાસી કા શેષ બસ એટલે આ તો એમના નામ છે એટલે આપણને એમાં બહુ રસ નહી આવા ઘણા મળે છે વિષ્ણુ સહસ્ત્ર નામ વિષ્ણુ સહસ્ત્ર નામ છે તમે કરી જો એટલે એને ખબર નથી એટલે ઓછું ભેડા છે એને ખબર નથી એવું નથી આ બધા બહુ બધી વાતો બઉ વિચિત્ર વિચિત્ર છે હકીકતમાં ભીષ્મા પેલા પહેલા સ્પષ્ટ કરી દીધું છે દેવદેવમ બ્રહ્મા વિષ્ણુ મહેશી ત્રિદેવ એની તો વાત જ નથી જે અનંત દેવો દેવ છે એવા જે પરા પુરુષોત્તમ પુરુષોત્તમ નારાયણ નામ હું તમને સહસ્ત્ર નામ કહું છું આ તો સર્વ લોકો ભોગ્ય સૌને એનું એડ્રેસ મળે સૌને સંબંધ સધાય અને એ નામ રાખવા પાછળ નો વિષ્ણ દાદાનો આશય છે કે આ નામ સહસ્ત્ર છે એ વિષ્ણુ જેમ વ્યાપક થવા જોઈએ સૌને આનો પ્રસાદ મળવો જોઈએ એટલે નામ વિષ્ણુ રાખ્યું છે અને અમે નારાયણ પરાગ પર એને પણ વિષ્ણુ કહેવાય એટલે સ્પષ્ટ કર્યું છે કે હું કોના નામ કહું છું પરાત્ પુરુષોત્તમ નારાયણ ને હું આ ઘણા સત્સંગીઓને અજ્ઞાન હોય એટલે એમની પણ થોડી વાત કરવા જેવી ખરી હું તમને એમ પૂછું કે આપણે સ્વામિનારાયણ ભગવાનને માની છીએ માનીએ છીએ એ અનંત દેવોના દેવ છે अनंत ईश्वर ईश्वर छह धनी छे, अनंत प्रधान पुरुष अन्त विराट पुरुष मूल पुरुष अन्त अक्षर एना पती छे, परात् पुरुषोत्तम नारायण छे तो आज सहस्रनाम है ये अमरा बापा <स्थाथ> संकुचित मनस એની બલિહારી કઈ વર્ણન ન થાય દરેક સંપ્રદાયમાં તમે જુઓ હવે તો જમાનો બદલ્યો નહી તારા શિવ કાંચી ને વિષ્ણુ કાંચી છે તે શું છે બંને વિષ્ણુ શિવ ભક્તો ઉપર હુમલો કરે અને શિવ ભક્તો વિષ્ણુ ભક્તો ઉપર હુમલો કરે અને એમાં સેંકડો લોકો કપાઈને મરી ગયા પેલા લોકો શિવ કે અમારા શિવ મોટા વિષ્ણુ વાળા કે અમારા વિષ્ણુ મોટા હાલી શું મેળ્યા છો એમાં કપાઈ ગયા અને બહુ મોટો ઝઘડો કે વિષ્ણુ માનતા હોય તો કપડું શિવડાવું છે એમ ન બોલે શિવ આવે ને વીચમાં આમ તો શિવ આવે પણ એ શિવડાવું બોલે નહીં કપડું બનાવવું છે ભૂલે ચોકે શિવનું નામ ન નીકળવું જોઈએ અને શિવ ભક્તો તો એનાથી વધારે તમો એટલે વિષ્ણુ ભક્તોનું એનું ઉર્ધપુર જોઈને ક્રોધિ ખરા જે સહન ન કરે રામાનુજાચાર્ય ના આંખો ફોડી નાખી ખાલી એટલું કહ્યું કે વિષ્ણુ મોટા દેવ કહેવાય એમાં બહુ મોટી કથાઓ છે મૂળ તો રામાનુજાચાર્ય હું રામાનુજ છું ત્યારે ટીવી કેમેરા ફોટોગ્રાફી નતું લાયેલું જાય રામાનુજાચાર્ય ચાલ્યા ગયા એમના શિષ્ય ગોઠવાઈ ગયા એમના શિષ્યને પકડ્યા અને બહુ ક્રૂર રીતે એમને પીડા છે આવા ધર્મને નામે તમે જોવો આ બધા પોતાના ઈષ્ટને પ્રતિ ભક્તિ ના ગુણગાન ગાનારા પણ તુલસીદાસજી મહારાજ આજથી ચારસો વર્ષ પહેલા થયા રામચરિત માનસ લખ્યું અને રામચરિત માનસમાં શિવજીના મુખે જ રામકથા કેવડાવી અને પ્રથમ શિવચરિત્ર એમના વિવાહને ધામધૂમથી મહાદેવને પરિણાવ્યા કોઈ પરણ્યા નથી આવ્યા એવા શિવજીને પરણાય એટલે સમાજ માંથી પછી ધીમે ધીમે આ સંઘર્ષ ઓછો થયો તો હજુ ક્યાંક થોડો થોડો હોય ખરો આ ઘણા લોકો નથી કેતા ભાઈ તુલસીદાસજી કે તુલસી મસ્તક તબીબનુષેલો તુલસીદાસજીની નિષ્ઠા એનો આપણે છાંડી કે શ્રી કૃષ્ણ છે એની ચોખટ કરી ઠોક ઠોઈક જ કરે સમજ્યા ને હવે એવું જોઈએ બીજાને મસ્તક ન નમાવતા હોય તુલસીદાસજી તો રામકથામાં શિવકથા શા માટે માંડે અને શરૂઆતમાં ગણપતિ બધાની વંદના સરસ્વતી બધાની શા માટે કરે અને બધાની પાસે આશીષ કેમ માગે મેળ નથી ખાતું ને પણ બધા એટલે એ શિવ ને વિષ્ણુ નો સંઘર્ષ તો ઘણો ઓછો થયો આજે પણ તને જોવો વૈષ્ણવો ભગવાન શ્રી કૃષ્ણ ભજનારાયણ એમાં એમાં બાબાશ્રી એટલે કે આચાર્યશ્રીને પૂછો તો એ તો બધાને માને બધાને સ્વીકારે શાસ્ત્રી રીતે કે ભાઈ હનુમાનજી ગણપતિ છે પંચદેવ છે બીજા અવતારો છે એ બધા માન્ય છે ભલે આપણા ઈષ્ટ શ્રી કૃષ્ણ સ્વરૂપ હોય પરંતુ પછી જે માની બેઠેલી જે સેકન્ડ કેડર છે ને એમાં એ બહુ જ વિચિત્ર પ્રચાર કરતા હોય છે અને અનુયાયીઓને સેવા પૂજા આપતા હોય છે નહી પછી ઠાકોરજીની સેવા લેતા હોય પછી ખલાસ કોઈને કૃષ્ણ સિવાય નમે નહી જાણે અન્યાશરે થઈ ગયો અને પછી એટલી એટલી બધી વાતો થઈ છે બધી કે ભાઈ ભગવાન કૃષ્ણ નું દર્શન કરતા હોય એમાં આંખ ગમી ગઈ તો પછી આંખ જો તમે હોઠ ઉપર આવો તો એ અન્યાશ્રય છે આવી પેસ્ટપિંજણ બહુ થઈ એટલે આમાં અન્યાશ્રી ક્યાં થઈ ગયો એટલે કોઈ એમના જ સેવક હનુમાનજી ગણપતિ હોય એમને પ્રસાદ ના લેવો નામ ના લેવું દર્શન ના કરવા સેવા પૂજા નહીં કશું ના કરે બીજા કોઈ ને બસ કૃષ્ણ एक श्री कृष्ण बस आड़वृत्ति ये ते जाने ने आम ताजूब थी जाओ कृष्ण मैं अमुक छे, अमुक भक्त तो अगियार वर्ष दिवस भगवान श्रीकृष्ण गोकुण म रहा एट्लाज कृष्ण ने मैं बालकृष्ण ने ज मने अग्र वर्ष ने बवन दिवस नाच पी मथुरा गया ए बगड़ी गां એટલે પછી મથુરા ગયા પછી બારીકા ગયા પછી પછી જે બધું છે તે એમાં મજા નથી એ કૃષ્ણને અમે માનતા નથી એટલે એ લોકો જય જય ગોકુલેશ જ બોલે તમે મરી જાવ તો તમને જય કૃષ્ણ ન કયો કૃષ્ણના ટુકડા કરી એટલે વડતાલના અઢારમાં વચનામ્રત માં શ્રીજી મહારાજે કીધું કે આવી રીતે ગોકુળમાં ચરિત્રો કર્યા મથુરામાં ચરિત્રો કર્યા દ્વારિકામાં ચરિત્રો કર્યા એ સ્થાન ભેદે કરીને જે ભગવાનના સ્વરૂપમાં ભેદ પાડે છે એ તો ગુરુદ્રોહી છે અને વચન દ્રોહી છે પણ આવી મૂર્ખામી ચાલે છે ને તમે જુઓ આ જળ લોકો આવું બધું ચાલે છે તો એનાથી આપણે એક બે ચાસણી ચડી જાય એવા આપણામાં છે જે બસ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી અમે એને જ માનીએ બીજાને અમે ન માની કોઈને નહી કોઈને પગ ના લાગે કોઈ દર્શન કોઈ મૂર્તિ ન રાખે ટીકા બહુ વિચિત્ર કરે હલકા શબ્દોથી હનુમાનજી ગણપતિને ઢોર કે પૂછડા વાળા કેળા કે માતાજી રાધાજી લક્ષ્મીજીને પણ સારા વચ્ચે ન બોલાવે આવા બધા મૂર્ખ લોકો છે સાધુઓ છે અને બઉ મોટે પાયે પૂજાય છે લોકો અને બધા એની પાછળ ઘેલા થઈને ફરનારા છે નામઠામ શું આપવા નામ આપે કાલ સવાર આવે હવે મળે પાછા આપડે ટાઈમ બગાડે ને એને બાકી શું કરી શું લેવાના આપણે થોડા વિધવાથી બેઠા છે અને આ હું એટલા માટે અમુક અમુક બોલી જાઉં છું તમને આવા વિભૂતિઓ મળશે હજી હજી નહીં મળી હોય તો ભવિષ્યમાં મળે ત્યારે સાવચેત રો એટલા માટે એવી એવી વાતો કરે આ આ વિસ્તારમાં છે હા એટલે માનતો નહીં પ્રદૂષણ ઓલી બાજુ જ છે કે ભાગવત ને ગીતા ને રામાયણ ને એ આપણે સંભળાય જ નહીં અને ભાગવતની જે કથા કરતા હોય એ સાધુ તો મોઢું ના જ ભાગવતની જે કથા કરે એ સાધુ નું તો મોઢું પગે લાગવાની વાત જ ક્યાં રે એની વાણી સાંભળવાની વાત જ ક્યાં રે ત્યાંથી જ કટકા કરે મોઢું જ ન જવાય એ વાત ભાગવત ની વાતો કરે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ આઠ શસ્ત્રાસ્ત્ર વેદ વ્યાસસૂત્ર શ્રીમદ ભાગવત ભગવદગીતા વિદુરનીતિ વાસુદેવ મહાત્મા યાજ્ઞ વંચ સ્મૃતિ અને વિષ્ણુ સહસ્ત્ર આઠ સત્શાસ્ત્ર અમને પ્રિય છે એટલું કઈને અટક્યા નથી જે અમારા આશ્રિત સાંભળજો પોતાના હિતને ઈચ્છતા હોય તેમણે આ આઠ સત્શાસ્ત્રની કથા સાંભળવી ભણવા કથા કરવી અને વર્ષો વર્ષ આને સાંભળવું હિતને ઈચ્છતા હોય એવા અમારા આશ્રિત એનો અર્થ શું થયો કે જેને હાથેકરીને અહિત કરવું હોય એને આનો નિષેધ કરવો વડતાલના અઢારમા માં પાછું સંપ્રદાયની રીતિશ્રીજી મારા શીખવાડે છે એમાં ફરીથી પાછા આ આઠ શસ્ત્રાસ્ત્રોના નામ લખ્યા કે આપણા આઠ શસ્ત્રાસ્ત્ર આપણને સંપ્રદાયને માન્ય છે અમને માન્ય છે તોય એ લોકો એ પછી શું વિવરણ કરે એ આઠસાસ્ત્ર એમાં ભલે લખ્યા પણ આપણે તો વચનામૃત ભક્ત ચિંતા સત્સંગી જીવન સત્સંગી ઘનશ્યામ લીલામૃત શાસ્ત્ર ને એ જ આપણે માનવા બીજાને આપણે માનવા જ નહીં આપણા આઠ શસ્ત્રાસ્ત્ર થી દસ બાર શસ્ત્રાસ્ત્ર કોણ ના પાડે છે એને માનવાની કોણ ના પાડે છે આપણે એને વધારે પાઠ પૂજન કરીએ તો બીજા કોનું કરીએ પણ એનો અર્થ તમે વેદ મૂકી દો વ્યાસ સૂત્ર મૂકી દો તમે ભાગવત અને ગીતાને મૂકી દો અરે એમને ખબર નથી તમે જાણે અજાણે તમે સમાજમાં જતે દાડે આજે ક્યાંક ક્યાંક બોલાય પણ છે તમે સનાતની હિન્દુ નથી એવું તમે કલંક લગાડો છો સનાતની હિન્દુ વેદ ઉપનિષદ માનતો ના હોય ગીતાને માનતો ના હોય આ કે મેં માનતા જ નથી પૂછવી નો જોઈ ત્યાં રામ શું મુસલમાન છે કે વાત કેવાય કેવી વાત માનનારા પાછા મળી રહ્યો ઘણા લોકો ત્યાં જઈને ભરે વીસ વીસ પચીસ પચીસ વર્ષ સુધી મૂળ સંપ્રદાયમાં રહીને કથાઓ સાંભળી હોય સાધુઓને સેવા હોય પછી અચાનક કઈ માન સન્માન ન મળે ત્યાં જઈને ભરાય પડે પછી શું બોલે સાચી ઉપાસ તો આજ સમજાણી આૂળાના પાંદડા વાઈટા હતા ત્યાં આજે સમજાણું ત્યાં અરે તું ગીહરા માર્ગે ગરી ગયો છો ખબર નથી હાથે કરીને પોતાના ઈષ્ટદેવનું નીચું જોવડાવે કરે છે સ્વામિનારાયણ ભગવાનને જો સર્વોપરી કેતા હોય એનું કોણ નથી ઉલટાના એને તમે ઘર ગુચલા કરી નાખો છો ઉલટાના નાના કરીએ છીએ આપણે એ તો સર્વ નો બાપ છે આથે કરીને ટૂંકો કરો છો અને પોતાના જ બાપ કોઈ વધારે નીચું જોવાનું થાય એમ વર્તન કરવું એનાથી બીજું દ્રોહ કયો કહેવાય ક્યાંય પ્રસંગ હોય ને બોલીએ કે રામચંદ્રજી ભગવાન કી જાય કૃષ્ણ કન્યા લાલ કી જાય બોલે નહી ત્યારે મૌન થઈ જાય આ મેં તો જોયા છે ને ઘણી જગ્યાએ આપણે જવાનું ને આ બધા મૂર્તિઓ હોય એટલે આપણે તો ઈ બોલતા હોય બોલીએ જરૂરી કઈ એવું તો હોય ને આપણે પણ છતાં આવું હોય ને ત્યારે આપણે ટેસ્ટ કરીએ એટલે જોર થી રામચંદ્ર ભગવાન કે બોલે જ નઈ અને જેને મોઢું ધોવાની ખબર ન હોય એવા રિંકુન ટીંકુન મિન્કુન એવા બધાના નામ બોલ્યા રાખે છોકરાઓના સંબંધીઓને એટલે એના કરતા આના નામ બોલો શું વાંધો આવે રિંકુન ટીંકુન પોરમાં મંડી પીડ્યા હોય તો રામનું નામ બોલો કૃષ્ણનું નામ બોલો એટલી હદ સુધી જ્યાં જ્યાં કીર્તનોમાં રામનું નામ આવે કૃષ્ણનું નામ આવે એ કાઢી નાખે એવી કીર્તનાવલું બહાર પાડીશું નંદ સંતોના પદોને છાંડી કે શ્રી કૃષ્ણ તો એ શ્રી કૃષ્ણ કાઢી નાખે છાંડી કે શ્રી ઘણી શ્યામ પોળે પ્રભુ સકળ મુનિ કે શ્યામની પોળે પ્રભુ સકળ મુનિ કેમ બધા કૃષ્ણ નું નામ કાઢી નાખે શ્યામનું નામ કાઢી નાખે બધે ઘનશ્યામ કોઠે પ્રાસ મળે કે ન મળે હવે એને તો કઈ પ્રાસ અનુપ્રાસ ની ખબર તો હોય નઈ કઈ એટલી અક્કલ હોય તો આવું કરે શું કા કે આમાં ન ચાલે આ સંગીત ના સ્વર છે બધા ન સંતોથી ઉપર ડૂટી ડાયા થાય માણસ ની ભક્તિઓ મને ગોપાલનંદ સ્વામીના ચરણમાં પ્રેમ હોય ગુણાતી સ્વામી ના ચરણમાં પ્રેમ હોય મને એના શબ્દો પર કલમનો પીછો ફેરવતા મારો જીવ કેમ આવે મૂર્ખાની ઓલાજ કેવાય આ કેમ તો ગુરુ ભક્તિ શું કેવાય ઈષ્ટ ભક્તિ શું કહેવાય નંદ સંતો નો મહિમા શું કહેવાય એના વ્યાણુ પર આમ કેમ જીવ કેમ હાલે તમને કુરાને શરીફ ઉપર લીટો તો મારી જુઓ સાંજે જીવતા રહ્યો છોક જોજો ચકા પાડ નવા નામ ગોઠ અને એ સર્વોપરી વાળા તમે જોજો તપાસ કરજો હરિકૃષ્ણ વરતાલ વાળા હરિકૃષ્ણ મહારાજ આગળ ન કરે એમાં કૃષ્ણ નામ આવે ઘનશ્યામ મહારાજ એમ હરિકૃષ્ણ માં કૃષ્ણ નામ આવે તે ઘનશ્યામમાં શ્યામ નથી આવતું હજી સુધી કદાચ એનું ધ્યાન ગયું હોય કે ના ગયું હોય મને તો ગયું એટલે તમને એમાં કૃષ્ણ સાથે વિરોધ છે તો ઘનશ્યામમાં શ્યામ નથી એકલું ઘન ઘન કરી રાખવાનું શું કરો ઘન નારાયણ એકલું સામી સામી કરો ને તમારે બંડક કરવું છે તો તમને કોણ બાપલા ના પાડે છે આ તો લોકશાહી છે કરો ફાવતું હોય ત્યાં તમારે ગોઠવાનું આ તો સમાજ લૂંટવાના ધંધા છે બીજું કશું નથી ઈષ્ટની ભક્તિ હોય તો એના વેણ ઉપર વેણ શ્રીજી મહારાજ નો પ્રસંગ નથી એ ખભા ઉપર પગ નથી દેતો જીભ ઉપર ચડી પગ દેવાનો મધ્યના એકાવન માં શ્રીજી મહારાજે કહ્યું છે કે સંતોના ભગવાન ના વચન ઓછું પણ ન વર્તવું અને વચનથી અધિક પણ ન વરતું ઓછું અધિક જે કરવા જાય છે એ જરૂર દુખી થાય છે વાથી ચોખ્ખું શું જોઈએ બોલો ધર્મ નિયમમાં એ અધિક ન કરવું એમ એટલે વચનથી પાછું અધિક ન નીકળી જવું અને ઓછું ન રહેવું જે કયું છે એ પ્રમાણ ચાલી ઓછું વધ કરે એ કરનારો શ્રીજી મહારાજ કહે ફરીથી કહું મધ્ય નું એકાવન કરનારો જરૂર દુઃખી થાય છે અંતરાય તો જરૂર રહ્યો ઠાકોરજીની ઈચ્છા વિરુદ્ધ તમે જે કાંઈ સાધનો કરો જે કાંઈ પ્રવર્તન કરો એ જરૂર એને પામવામાં અંતરાય છે પણ ત્યાં ગયા પછી અંતરાય નડ્યા પછી એ લોકો આપણને ફોન નથી કરતા બસ એટલું એટલે આ ભાગવત ને ના સાંભળવું નામ ન લેવા માનવાની એવું જેનારા તમને ક્યાંય મળે ને તેનાથી હાથ જોડવા ભલે દેખાતા હોય એમાં કલ્યાણ નથી કલ્યાણ સ્વામિનારાયણ વચનમાં છે એને પકડી રાખવા એને છોડી ન કરાય તો ઓછું વર્તનારા તમે જુઓ અમુક એવા સંત મંડળ છે બધા અવતારો હોરખા બધા જ એમાં કે સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટ છે એટલે વિશેષ છે વિશિષ્ટ છે એવું કંઈ નથી હવે વચનામૃતમાં અવતાર અવતાર ભેદની સ્પષ્ટ વાતો હોય બધા ધામના પણ વાતો હોય પોતાના ઈષ્ટદેવની પણ સ્વરૂપ નિષ્ઠાની પણ અદભુત વાતો હોય નહીં બધું સરખું છે ભેદ નહી એટલે આ તો આનાથી મોટો વ્યભિચારી ધર્મ કયો કોઈ નારી મારા જેવું બને એનો પતિ એ પતિ ભલે ને એક આંખમાં તેલ હોય ને એકમાં ન હોય પણ એના માટે પતિવ્રતા ની વ્યક્તિ તે છે ને પોતાના ઈષ્ટની ખુમારી નહી આ વિશ્વની અંદર બે પાંદડા સરખા નથી તો પોતાનો જે ઈષ્ટ છે એના તોલે કોણ હોય બધું સરખું છે તમે અમારી પાસે આવો અમે તમને સ્વામિનારાયણ ભગવાનનો અસલ સિદ્ધાંત સમજાવશું લે આ બધું સરખું છે એમ એ લોકોને ગોપાલનંદ સ્વામી કહ્યું ન એ માન્ય નહીં ગુણાતીતાનંદ સ્વામી માન્ય નહીં અદભુત સ્વામી માન્ય નહીં વિધાત્રાનંદ સ્વામી માન્ય નહીં નિત્યાનંદ સ્વામી માન્ય નહીં આત્માનંદ સ્વામી માન્ય નહીં રધુવીરજી મહારાજની વાતો માન્ય નહીં સુખાનંદ સ્વામીની વાતો માન્ય નહીં આ કેટલાક નિષ્ફળ આનંદ સ્વામીના જે અંદર વાતો છે ભક્ત ચિંતામણીમાં એ વાતો એ માન્ય નહીં હરિસ્મૃતિની અંદર કેટલું સરસ લખ્યું છે એ કોઈ માન્ય નહીં એને એક જ માન્ય દુઃખ સાથે કેવું પડે વડતાલના હરિજીવન દાસજી શાસ્ત્રી સ્વામીએ વચનાબદ્ધ ભૂમિકા લખી એ હરજીવન દાસ શાસ્ત્રી સ્વામીજી એને એક માન્ય બસ બીજા કોઈ માન્ય આ બધા જે ને ગોપાળાનંદ ગુણાતીતાન છે વાતો છે ને એ તો બધું વાર્તા સાહિત્ય કેવાય તો પેલા શાસ્ત્રીજી લખ્યું એ વાર્તા સાહિત્ય ન કહેવાય આને વાર્તા સાહિત્ય કહેવાય તો એને શું કહેવાય ક્યાં ગોપાલ ગુણાતીતાનંદ સ્વામી ક્યાં નિત્યાનંદ સ્વામી અને ક્યાં હરજીવન દાસજી શાસ્ત્રી પગે લાગીએ હોય પણ એક વસ્તુ કરી છે એને એવું એવું પ્રતિપાદન વચના પર ભૂમિકામાં કર્યું છે કે ભૂલે ચૂકે સ્વામિનારાયણ સર્વોપરી થઈ ન જવા જોઈએ આનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો કોઈ રીતે આમ રાતના અંધારામાં એ સર્વોપરી ન થઈ જવા જોઈએ એ એક જ માન્ય આ બીજા કોઈ નંદ સંતો બધા ગળા ભાડી ફાડીને પાંચસો પરમસો ગાઈ ગયા અવિ નાશાનંદા કીર્તોનો કેટલા તમે તમે જોવો મંજુ કે સનંદ બધા એ નંદ સંતો સામે પીને બેઠા છે ઓછું કે ત્યાં ઓછા જાય છે તો સામે ઓવર જાય છે અધિક વૈયા જાય છે કે બીજા કોઈને માન્ય જ નહીં એક જ સામેના નહી વધારે પડતા જાય છે ઠેકઠેકાણે છે પણ એ આવે ને ત્યાં જમ્પ મારી જાય આવું આવે ને ત્યાં જમ્પ મારી જાય આમાં જો જ્ઞાન થતું હોય વાંચીને કે ના આપણે માનવા ન જોઈએ એવું જો તમને હું વાંચીશ શ્રીજી મહારાજના વચનો એક સામેના ભગવાન બીજા કોઈને માનવા ન જોઈએ એવું જો આમાંથી તમને સમજાય તો મને કહેજો હું અત્યારે મારી ભૂલ સુધાર લઈશ હુટ જો વાંચું છું વચનામાં છે અંત્યનો આડત્રીસમી અને ભગવાનના અક્ષરધામ વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્સદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે दिव्य दयाय कर जीवो कल्याण ने अर्थे आ पृथ्वी ने विषय प्रगट थका सर्वे जन नयन गोचर वर्ते इव है ને તમારી સેવાને અંગીકાર કરે છે પોતે પોતાની વાત કરે છે સામે બેઠા છે સમજાય તો છે ને અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અક્ષરધામ રહ્યા છે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી એ બે એક જ છે એવા જે આ પ્રત્યક્ષ એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે अक्षराधिक सर्वना नियंता छे सर्व सर्व अवतार एकांतिक भाव कर उपासनाग्य भगवान घना अवतार थे नमस्कार करने योग्य पूजवा योग्य આટલું ચોખ્ખું કયું છે આજ્ઞા છે સિદ્ધિ નમસ્કાર કરવા સિવાય બીજું નહીં ઈષ્ટના જ વચન માનવા નહીં અને પાછા એમાં જે માનતા હોય મને લંડનમાં એક જણો મેળ્યો હતો કે સ્વામીજી બેહો બેહો મેં કહ્યું સારું કીધું હવે હું ત્યાં માનું છું મેં કીધું સારું મેં કીધું કેમ એમ કર્યું તમે એમની જેને ભક્તિ પતિવ્રતા ની છે એ મને બહુ ગમી એક સ્વામિનારાયણ પતિવ્રતા શબ્દ એવો છે ને કે ભલભલા તમને કોઈ એમ કે તમારા ઘરના પતિવ્રતા છે તમને ગમે ને આ શબ્દ એવો છે ગમે એક છે એક પરિવાર હતો ને પતિ પત્ની જે કોઈ આવે બસ આ એક જ વાત માંડીને કર્યો એ લોકો બોલવામાં તો થાક ભગવાને કોણ કેવા ગળા આપ્યા હોય બોલો એની અંદર બેરિંગ મૂક્યા હોય કે રામજાણ હવાર થી નોન સ્ટોપ આજ બધું જયારે જવો ત્યારે ચોપડો ખોલી ને પછી રેફરન્સ ગોપાલ ગુણાતીતાનંદ બધા લઈ આવે લાવીને આમ આમાં કીધું પણ સર્વોપરી ની વાતો તો ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી ને આપણે પણ સ્વીકારીએ પણ એમાં ક્યાંય એવું આવે છે કે બીજા માનવા નહીં એક પણ નંદ સંતના જીવનમાંથી તમે અબજી બાપા સમત કોઈના જીવનમાંથી તમે લાવી દો એમણે કોઈ ભગવાન અવતારો હનુમાનજી ગણપતિ આદિક તિરસ્કાર કર્યો હોય ન માયના હોય ન પૂજ્યા હોય એવો એક પણ સંત લઈ આવી તો આપણે આ માથું કાપીને તમને આપી દઉં આ તમે નવા પેદા થયા છો અત્યારે બસ એ છે આગલા તો કોઈ આવું કઈ કીધું નથી કોઈના જીવનમાં દેખાય છે તમને કોઈ નંદ ક્યાંય તમને ક્યાંય દેખાય છે એટલે એ પરિવારમાં એ પતિ પત્ની આખો દિવસ કોઈ આવે એટલે બસ ભગવાન સ્વામિનારાયણ બોલે બધા એટલે પાડોશમાં જે હરિભગત હતા એ બિચારા જયારે જયારે મળવાનું થાય એટલે આજ વાત માંડે જવાબ દઈ દઈ તો બિચારો થાય પછી એનું પછી પાણી ખૂટી જાય પછી હમ હમ હમ કરી રાખે હવે એમાં એવું શું થયું થોડો વખત આવી રીતે ગયો છે અમુક મહિના પ્રસંગ આ સર્વોપરી ને વાત કરવા છે ને એને ત્યાં ક્યાંક કૌટુંબિક પ્રસંગ આવ્યો માણસો તો ઘણું આવ્યું હોય બધું આવ્યું હોય પાડોશી હરિભગત છે એના આમંત્રણ તો હોય જ એટલે એ ત્યાં હતા એ બધા જોઈએ રાખે એનો પ્રસંગ બધો પછી પતિ પત્ની હરિભગત જે બે હતા ને એ બેઠા હતા તેની પાછળ જઈને બેઠા જય સામે જયસા એને ઘણા બધા માણસો આવ્યા ઘણા એ તો આવે ને એટલે કે આ બધા છે કોણ આ લોકો એટલે ભાઈ કે ભાઈ આ મારા હાડુ છે આ મારો સાળો છે આ મારા જમાય છે આ મારા વેવાય છે આ મારા સસરા છે આ મારી સાસુ છે આ મારી સાળી છે આ મારી બેન છે અમારા ભાઈ નો ફ્રેન્ડ છે અમારા દીકરાનો ફ્રેન્ડ છે આ બધું એમણે કહી દઉં આટલું આ બધા છે એટલે પછી આ ભાઈ હતા ને હરીભગત એટલે બેન ની સામે ફરીને જોઈને કે બેન તમે તો પતિવ્રતા છો તો તમારા પતિ સિવાય તો કોઈને ઘરમાં ઘાળવા જ ન જોઈ તો તમે આ બધા ને શું કામ હતા બધા ભેળા કર્યા તમારો પતિવ્રતા ધર્મ એટલે તમારા તમારે એક પતિ સિવાય બીજા કોઈના ઉમરા ચડવા દેવા ન જોઈએ તો આ બધા ભામને શું બધાની ભેળી કરી કેવું લઈ કે હે એવું તે કઈ હોય આ બધા મારા પતિના મારા છોકરાના મારા દીકરીઓના એના બધાના મારા એ સંબંધી છે એટલે એ ના આવે તો બીજા કોણ આવે અમારે તેને સાચવા પડે ભેટ સ્વગાદ દેવી પડે સાચવા ને સરભરાન બધું કરવું પડે કારણ કે આમના મારા ધણીના બધા સંબંધી છે પેલો કે મૂર્ખી એ જ હું કઉ છું કે સ્વામિનારાયણને માનીએ પણ બીજા એના સંબંધી છે ને એટલે આપણે એને માનવાના છે અવતારો છે બધા હનુમાનજી ગણપતિ આ બધા જે દેવ કીધા પંચ દેવ એ બધા અવતારો માન્ય પંચ દેવતાઓ એ ભગવાન સ્વામિનારાયણના સંબંધી છે એટલે માનવાના છે અને એ અંત્યના સોળમાં શ્રીજી મહારાજ સ્પષ્ટ કહ્યું છે પોતાના ઈષ્ટદેવમાં પતિવ્રતાની ભક્તિ અને બીજાને માને એના જાણીને માને હવે આ પતિવ્રતાપણું સમજાવ્યું છે આ વાણીની મેં વાત કરી આ છતાં એને માનનારા હશે ને બધા આ આપણા જ ઘરની આપણે ટીકા કરવી પડે પણ શા માટે કે કેટલાય વિચારો હલવાય અને સમજી રાખો કે એમાં જરૂર જરૂર કલ્યાણમાં અંતરાય છે ગમે તેવા મોટા હોય ભગવાનના સ્વરૂપનો એના વચનો એના સંપ્રદાયનો દ્રોહ કરીને ક્યારેય એનું અનન્ય સુખ મળતું નથી એટલે એ માર્ગે જવું જોઈએ પગે લાગે જેટેવું દૂર રહેવું આ આપણને કોઈની સાથે કોઈની સાથે ઈર્ષા છે કે પેલું છે એવું એટલા માટે નથી કેતા અથવા સહજાનંદ સ્વામીનો વચનામર્તનો નંદ સંતો જે સિદ્ધાંત છે એ તમને કહે એટલે વિષ્ણુ સહસ્ર નામ એટલે કોઈ વિષ્ણુ ભગવાનના નામ નથી પણ પરાત્પર પુરુષોત્તમ નારાયણના નામ છે અને એ જે આ નામ વિષ્ણુ ભીષ્મદાદા બતાવે છે તો એની અંદર ભગવાનના સ્વરૂપ રૂપ ગુણ ઐશ્વર્ય પ્રતાપ એમની વિભૂતિઓ એમના અનંત અવતારો એ બધી જ ગુણ ગાથાઓને ગુથી ગુથીને નામ આપ્યા છે અરે ભાઈ વેદ વેદાંત ઉપનિષદ આદિ શાસ્ત્રો ગીતામાં કહેવાયું હોય ભાગવત આદિ પુરાણમાં કઈ જે કહેવાયું હોય જે જે ચરિત્રો હોય એ જે ઐશ્વર્ય હોય જે પ્રતાપ હોય જે વૈભવ પ્રગટ થયો હોય એ બધા વૈભવ બધી તાત્વિકતા શાસ્ત્રોના નિચોડ રૂપ બધી તાત્વિકતાના નામ લઈ લઈ સ્વરૂપમાં નામમાં ગૂંથી ગૂંથી અને ભીષ્મદાદા એ વિષ્ણુ સહસ્ત્ર નામમાં મૂક્યા છે અર્પ ખેચો છે બધા બધા શાસ્ત્રો એવી રીતે શાસ્ત્રાર્થ માત્ર એમાં સમાઈ જાય એટલો ભગવાનનો ગુણ વૈભવમાં પ્રગટ કર્યો છે પરાત્પર પુરુષોત્તમ નારાયણ જો સમજીએ આજે જ એક હરિભગત હતા એ મને એક બે નામ પૂછતા હતા સ્વાભાવિક છે અઘરા નામ છે કે આની અંદર શું છે તમે પાણીનું પવાલું હળ હળ કરતા પી જાઓ પણ કઈ ઘીનો કટોરો જલ્દી પીવાય સાર સાર છે અદભુત છે કેવી કેવી તમે આમ જો શરૂઆત હવે આમાં તો શું છે કદાચ આ સંતો થોડા ઘણા શાસ્ત્ર ભીણ્યા હોય એટલે એમને જો એ લેન્થ ઉપર ભીણ્યા હોય તો તરત ટપોરો પડ્યો શું શું ભીષ્મ દાદાના મુખમાંથી સહસ્ર નામની શરૂઆત કરતા કરતા પહેલો જ શ્લોક અને પહેલા જ જે નામ સરી પીડા છે ભાઈ હા ઓ વિશ્વ વિષ્ણુર વષટકાર ભૂતભવ્ય ભવત પ્રભુ સમજાય કઈ નામ જ વિષ્ણુ સહસુ ભગવાનનું જે પરાત્પર પુરુષોત્તમ નારાયણનું નામ આપ્યું ભીષ્મદાદાએ ઓમ વિશ્વ આ જે દેખાતું વિશ્વ આમાં જે પરાત્પર પુરુષોત્તમ નારાયણનો જે વૈભવ પ્રગટ થયો છે ઐશ્વર્ય પ્રગટ થયું છે ગત સ્મય એમાં જે વિસ્મય પ્રગટ થયું છે એવા વિશ્વ સ્વરૂપ નારાયણ ભીષ્મ દાદા કે હું પ્રણામ કરું છું પહેલું દેખાતા જગતને નારાયણ સ્વરૂપ છે શું બીજા પછી નજર સામે ભગવાનનો વૈભવ દેખાય છે એને જો નમસ્કાર નહીં કરી શકાતા હોય નહીં થતા હોય તો ઇનવિઝિબલ જે દેખાતા નથી એવા નારાયણને નમસ્કાર ક્યાંથી થશે એ નારાયણ કેવા છે તલવાર દસ કિલો નહી દસ મણની ની એક મણ એટલે વીસ કિલો ગણાય મણ ની ખબર ન હોય એટલે બસો કિલો બસો કિલોની તલવાર હોય લોખંડ એ જે લઈને રણમાં ખેલતો હોય એની ભૂજામાં તાકાત કેટલી હશે વિચાર કરો શ્રીજી મહારાજે કહ્યું કે તલવારનો ઉપાડનારો કેવો હશે એમ આ વિશ્વ આવા બ્રહ્માંડો ને જે એક પ્રકૃતિ પાપણ છે ને આપડે આ એનો વાળ છે ને છેલ્લામ છેલ્લો એ હલી નીચો પડી જાય ને આમથી આમ થાય ને એટલામાં પેદા કરે ને એટલામાં નાશ કરે બોલો એ નારાયણ છે હા એ પરાકર પુરુષોત્તમ નારાયણ આ પાપડ નો છેલ્લો વાળી શેર નહીં કરે બ્રહ્માંડો પેદા અનંત વનસ્પતિનું એક પાંદડું સરખું નહીં અરે છ સાડા અબજ માણસ વસ્તી છે એ વસ્તીમાં આ આટલા બેઠા છો તમે કોઈનું નાક સરખું નહીં જો ને કોક કોક નું સરખું હોય છે અંગૂઠાની વૈભવ જુઓ એને ઘેર બીબા કેટલા હશે કભી કાગ લખ્યું છે કે એને ઘેર બીબા કેટલા હશે ઓ પૃથ્વી ત્રણ ગાય તો બહુ મોડું થાય પણ એમ કઉ કેટલું છે ગળા રે આ પાર આમાં પાર ના ના નથી ગૌ બધું તમે કેમ કરે ઊંધેરવાડે ચડી જવાય પણ તમે જોવો છો કોઈ વનસ્પતિના બે પાંદડા સરખા નહીં કોઈના એ ફળ સરખા નહીં કેટલી વનસ્પતિ તમે ટમેટાની બાજુ બીજું ફળ મૂકો તમે એમ કહી ન શકો કે આ બે સરખા છે ભેદ જ હોય શું શું ઐશ્વર્ય છે નારાયણ અને એ હિલાડા મારે તો જગન્નાથ દરિયો હોય અને તમે એને કિનારે બેઠા હો અને જગન્નાથ બાજુ અને તમે જોઈ રહ્યા હો એ કલા ખોવાઈ જાઓ તમે અનંત સાગર દેખાતો હોય એમાં અનંત નારાયણ નો વૈભવ દેખાય શું હિલોળા લીએ છે શું થાય છે કોણ આમાં ગરજન કરે છે પણ ક્યારે નિરાયતે બેઠા હોય તો ને અરે લહેરાતા નથી હરિયાળા ખેતરો ખેતર નો પચાસ સો વીઘા નું ખેતર હોય અને હરિયાળી હોય તમે એક ટકા નારાયણ ની વિભૂતિ દેખાય અને એમાં ફૂલ છોડ થી લચેલો બગીચો હોય અને એમાં સવારના પોર માં ગુલાબ ખીલા હોય બીજા ફૂલ ખીલા હોય સૂર્યમુખી ખીલા હોય આ બધા ફૂલ ખીલા હોય એને તમે જોઈ રહ્યો સૂર્યની સામે ચાંદુડિયા પાડતા હોય ફૂલ અને એવું હસતું હોય એમ લાગે કે આમાં પ્રભુ હસે શું વૈભવ છે કેવી કઠોર પથરાળ જમીનમાં એ ગુલાબનું કોમળ ફૂલ અને કેટલા કેટલા પ્રતીકો ઉભા કરીને જાય ગુલાબનું ફૂલ તમે જો નારાયણ નો વૈભવ જુઓ શિયા રાજાની કરહુ પ્રણામ જોનારા હાથ જોડાઈ જાય છે તમે જો એ તુલસી જોવે છે હાથ જોડી જવું દ્રષ્ટિ હોય જોવાની પાસે જોઈને પણ એને એમ થાય કેવો નારાયણ બેઠો કોઈ બહુ સરસ કીશું ભાઈ અવકાશમાં વીજળી થાય ને આપડે તો વીજળી જોઈએ એટલે જોઈ ગયો પડે નહીં ઘરમાં રે ને કોને બહાર જુઓ બઉ સરસ કીધું છે વેન આઈ સી લાઇટનિંગ ઇન ધ સ્કાય વેન આઈ સી લાઇટનિંગ એટલે વીજળી લાઇટનિંગ ઇન ધ સ્કાય આઈ ફીલ ગોડ ઇઝ ગીવિંગ હિઝ સિગ્નેચર શું એને થાલ દીધું આટલામાં કે ઈશ્વર આમ પોતાની સાઈન બતાવે છે આ થાય જુઓ જળની વચ્ચે રહેતી વીજળી બાળીને ભસ્મ કરી નાખે વરસતા વરસાદમાં પડે ને મકાનો નો મકાનો માણસો લીલું હરિયાળું બધું બાળીને ભસ્મ કરી નાખે આવે ક્યાંથી વરસતા વાદળાઓ કેમ સર્જન થાય છે તમે જો અને એમાં જયારે આમ સૂરજ અને અનુસંધાન સધાયું હોય અને જયારે ઈન્દ્ર ધનુષ ખેંચાયું હોય સતરંગી જોયે જ રહ્યો આ ક્યાંથી આવે છે શું નવનવો અવનવો વૈભવ છે એટલે પેલું લખ્યું અને એ પાછું તમે આમ જુઓ ને તો વ્યાસ સૂત્રનું પેલું સૂત્ર પ્રગટ કરી દીધું જન્મા દસ્ય આ બધું એ નારાયણ પ્રગટ થયું આ એનો જનક નારાયણ કૃતિ જોઈને કરતા ની ખબર પડી જાય તો એ કેટલો વિસ્મી કાર્ય છે તમારી પાસે મેડિન જાપાન આ જગત જોઈને ક્યારે એમ નથી થતું વા સજાનંદ સ્વામી શું કર્યું છે કોઈ ટંકો જુદો બિલાડીનો અવાજ જુદો મોર નો જુદો સ્વરપેટી છે ક્યાં બનાવે છે ગમે તેટલું મોરપી તમે તડકામાં નાખો એ ઝાંખું ના પડે બાકી તમે ગમે તેવા પેન્ટેડ કરેલા મકાનો ઝાખા પડી જાય પણ મોરપીજ તડકા ઝાંખું છે દાખલા છે એક પણ એનો કલર જુઓ અને પાછો કલર આવે છે ક્યાંથી પાણીના ટીપામાંથી વૈભવ જુઓ નારાયણ વિષ્ણુ દાદા કે હું નમસ્કાર કરું જો આ વિષ્ણુ નામ હોત ને તો પેલું વિષ્ણુ લખ્યું હોત વિષ્ણુ તો વિરાટ નારાયણ નાભી થાય છે હૃદય થાય છે નાભીમાંથી બ્રહ્મા નીકળે છે હૃદયમાંથી વિષ્ણુ પ્રગટ થાય છે અને લલાટમાંથી રૂદ્ર પ્રગટ થાય છે શેષ સાહી નારાયણ માંથી વિરાટ પુરુષ માંથી પછી ઉપર ઘણા છે આ વાત કરે છે કોની પરાત્પર પુરુષોત્તમ નારાયણ વિશ્વા એવા વિશ્વરૂપે પ્રગટ થયેલા હે નારાયણ શું એ ભીષ્મ દાદા એ આમ ભરીને એને પીધા હશે પ્રણામ કયા હશે તરત બીજું નામ લખ્યું રીપીટ થાય છે અમુક અમુક ના એટલે પછી ઘણા નામ મને ફોન આવે ઘણા રૂબરૂ મળે ત્યારે કે તમારે પ્રિન્ટેગ મિસ્ટેક છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે આ ડબલ ડબલ થઈ ગયું છે ધ્યાન રાખતા જાવ મેં કીધું નથી મૂળમાં જ છે आग पाचल नाम चाले संदर्भ कॉन्टेक्ट संदर्भ ना वैभव बदलाई जाए लख्या पुनवृत्ति कर विश्वरूप नारायण ने नमस्कार तरत कहू विष्णु नमस्कार विष्णु नमह हम विष्णु नमस्कार व्यापनोती विष्णु કુંભાર ઘડો બનાવે પછી ઘડો બનાવીને અલગ રહી જાય ઘડામાં કુંભાર ગરી ના જાય દસ પંદર ઘડા બનાવે જેટલી માટી બનાવી હોય એ બધાના ઘડા બનાવે પછી કાનો કુંભાર એમાં ન જાય છોકરાને ગોતવા પડે બાપુજી ક્યાં છે ઘડા ગરી ગયા છે ક્યાંક આ વિશ્વનો આવડો મોટો ઘડો બનાયો પણ એમાં પરમાત્મા એમાં સમાયો છે અણુ અણુમાં પાછો સમાઈ ગયો અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે પરમાત્મા એમાં સમાયો છે અણુ અણુમાં સમાયો છે અને વિરાટ થકા પાછા અલગ પણ છે તમે વૈભવ તો જુઓ નારાયણનો પોતાના તકતમાં તો બેઠા જ છે અને પોતાના ઐશ્વર્યથી અણુ અણુ માં સમાયો છે અહિયાં છે ને આ બ્રહ્માકુમારી પ્રજાપિતા વાળા એને તો હા ઊંધું મારું છું સાચું હોય એટલે ફેલાય એવું માનવાને કોઈ કારણ નથી તૂત પણ ફેલાતું હોય હોય અમુક સામાજિક પ્રવૃત્તિ હોય મેડિટેશન કરવાનું એ બધો સમાજ ઉપયોગી હોય પણ એને કલ્યાણને કઈ સંબંધ નથી હવે એની આખી ફિલોસોફી તો ગધેડા સાંભળે તો તાવ આવી જાય ગધેડું બિચાર્યું કે હાવ ખોટું છે એ લોકો શું છે બ્રહ્માપુર પ્રજાપિતા વાળા ભગવાન સર્વત્ર નથી આપણી એક ચર્ચા થઈ છે સર્વત્ર નથી કારણ કે આ જાજરૂમાન કાદવ સર્વત્ર નથી એટલે ભાઈ દિલ્હીમાં ન્યૂઝ રીડ થતા હોય ત્યાં દિલ્હીમાં કોઈક તો બેઠો છે ને બેઠો છે કે નહીં પછી એ ત્યાંથી યંત્ર દ્વારા એને મશીન ટેકનોલોજી દ્વારા આખા એ વિશ્વમાં તો કે ન્યુઝ જોઈ લેવાય ને આ બે કામ એક સાથે હવે જાજરૂ છે ગંધારું છે બધું છે અને ગટર હોય ગંદાતા એરિયા હોય આ ઝૂપડ પટ્ટી મુંબઈની હોય આ બધી ગંદી ગલીચીઓ ટેકનોલોજી દ્વારા વ્યાપક છે કે નહીં ત્યાં તમે ટીવી ઓન કરો દેખાય છે એ ગંદો નથી થતો નારાયણ કેવી રીતે ગંદો થઈ જાય એ ક્યાં ગાજરૂમાં દેખાય અને છતાં એને એને કશું નથી એને ગંધ આવે છે દિલ્હી પછી ફોન આવે છે જાજરુ બંધ કરો એ ગંધ આવે ક્યાંય ઇન્ટરનેટ થી મેસેજ આવ્યો કરો છો નારાયણ ગંધવાડ અડે અને બીજું તો પાછું શું કે એ આ બધા હૃદયમાં એ બેઠો હોય તો આવા પાપીઓને પાપ કરતા કેમ અટકાવતો નથી હોય તો અટકાવે એટલે નથી ફિલોસોફી જો એટલે તમે મોટા મોલમાં જાઓ મોટા બિગ બજારમાં જાઓ કે મોટી કંપનીઓમાં જાઓ તો ત્યાં સીસી કેમેરા લાગ્યા હોય છે કે નહીં એ આમ એક એકની પાછળ તમે મૂતરડીમાં જાઓ તો તમારી પાછળ કેમેરા હોય કે નહીં હોય કે નહીં તો ધીમાગ કેમ પડો છો હોકારો કરો હોય કે નહીં સીસી કેમેરા આમ નજર રાખતું હોય ને તો એ તમને ક્યાંય ચોરી કરો બિગ બજારમાં ગમે તેમાં એ કેમેરો તમને અટકાવે રેકોર્ડિંગ કરે અટકાવે જયારે કાઉન્ટર ઉપર નીકળે ચોર ના દીકરા એમ અત્યારે નારાયણ અંદર બેઠો છે અટકાવતો નથી કરે ત્યારે અટકાવે ઉભો રે ઉભો રે જાય છે ક્યાં ચોર એમ બ્રહ્માકુમારી આ પછી આવે तुम कहां की बात करते हो जरा सोचो न सोच में आए तो हमसे पूछो इतनी छोटी सी बात समझ में नहीं आती विगना ने तो अपना शास्त्रों ने खुला कर दीदा सपोर्ट करास्त्रो आम वैज्ञानिक है અને એમને માનશો કે મોત પછી જ અટકાવે છે ભીષ્મદાદા લખે છે વ્યાસજી મહારાજ કચા શું હોય સર્વોત્તમ વ્યક્તિઓ નિર્માણ કરી રહી છે વિશ્વ નમસ્કાર કરો વિશ્વરૂપ પરમાત્માને નમસ્કાર અણુ અણુમાં વ્યાપક એવા વિષ્ણુ ને નમસ્કાર અને પછી કહ્યું વસટકાર અટકાવતો નથી એમ લાગે છે ને વસટકાર વસટકાર નો અર્થ શું છે જોયા નથી રાખતો બધાની ચોટલી પકડીને બેઠો છે એ જેટલું કે થાય એની મરજી વગર સૂકું પાંદડું આમથી આમ નથી થતું તમને એમ લાગે છે ને વંટોળી બધા હુંડલા માટે ઉડી ગયું ઉડે નહીં એની ઈચ્છા હોય તો જ ઉડે કશું જ ન થાય પણ સમજાય નહીં જયારે ભક્તિ પ્રગટ થાય છે ત્યારે તમને સમજાય છે તણખ લો એની ઈચ્છા વગર નથી ઉઠતું હલે બાપાની તાકાત ઈચ્છા હોય તો જ હલે બધાની ચોટલી પકડીને બેઠા તમે જુઓ આ ભારતનું આપણું કેવું રામ ભરોસે હાલે છે નેતાઓ બધું એનું કરવા પીડ્યા છે કા બાજવામાં પીડ્યા છે અને કા પછી આડાવાળા સીબીઆઈ પડ્યા છે કોર્ટમાં ધક્કા ખાવાનું પડ્યા છે કા ભાવિને આપડું ધ્યાન કોણ રાખે છે તમે જુઓ આપણને તો આ તાલિબાનો પાકિસ્તાનો બધા આ બાજુ બધા જે જે બધાને આપણને તો ભો ભેગા કરી દેવા છે ને હાવ ખલાસ જ કરી દેવા છે ને પણ કેટલી વાર જાહેર કરી દીધું ભૂહી નાખવા છે પણ છતાં આપડે બેઠા છીએ કેમ વસમ કરો નારાયણના હાથમાં છે એ થવા જ ના દે જયારે થવા દેવું હોય ત્યારે એની ઈચ્છા હોય કે આટલો ભૂકો કરો કેમ શ્રીજી મહારાજા ન કહ્યું કે હવે અમારે કાળને આજ્ઞા કરવી છે એકાંતમાં રહેવા દો અમે હવે હુકમ કરશું બોલો મુક્તાના સાહેબ તમારું શું કેવું થાય હે હવે આ થશે મારે ખેલિયો એક એક પારો બધા પહેરી રાખો જેને પહેર્યો છે એને કઈ નહીં થાય વસકતા એની ચોટલી બધાની હાથમાં બધાના સર્વે નંબર યાદ એ ખડનું તણખલું તમારા ખેતરમાંથી એની ઈચ્છા વગર ના જાય એટલે દેશને ભૂસી જ નાખો છે પણ ભૂસાય છે હા ખુલ્લું છે ને આપણે તો જોવો ને ક્યાં બધા દરિયા ખુલ્લા સિક્યુરિટી ઉપર ઉભા હોય દારૂ નશામાં છતાંય કાંઈ નથી થતું અરે નરસિંહ મહેતા ગજબ નો લખ્યો થતું હોય બાપા આ તો કૃષ્ણનું ધાર્યું થાય છે નારાયણનું ધાર્યું થાય છે રાખે તમારે ઘણા નાખવા પણ જાય એમ તમારે ધર મૂળ ખોદી નાખી દેવો છે રોટલાય ન રે ખાવાનું નહીં રહે પહેરવાનું લુગડા ન રે એનું કાંઈ ના રે એવું કરી નાખવાનું મનોરથ થતા હોય પણ નથી તમે એનું કઈ કરી શકતા આ કોંગ્રેસ વાળાને ભાજપ ને હાવ પતાવી દેવી છે ભાજપ વાળાને કોંગ્રેસને પતાવી દે છે ઓલી બીજી છે સમાજવાદી એને પતાવી દેવા છે પણ બધા બેઠા છે નારાયણ જેટલું થવા દે એટલું જ ન થાય બીજું હા અતિશોક્તિ લાગશે પણ ન થાય અને જેટલું ન ગમે એવું ક્લિષ્ટ કોઈ ઘટનાનું સર્જન થાય તો એ નારાયણની ઈચ્છા હોય તો જ વસટકાર હવે તમે વસટકાર બોલો શું થાય તમને એ તમે સુખે ભજન કરી શકો મારા ઉપર ગમે એટલા દુશ્મન ઝડપતા હોય તો શું મારો બાપ બેઠો છે ત્યાં સુધી મને કોઈ કઈ ના કરી શકે વસટકાર મંત્ર બોલાતો હોય ઓમ વષટકારાય નમો ઓમ વિશ્વાય નમો ઓમ વિષ્ણવય નમો ઓમ વષટકારાયું ભૂત ભવ્ય ભવત પ્રભુ ઓહ હૂત ભૂતકાળ ભવ્ય ભવિષ્યકાળ અને ભગવતલ વર્તમાન કાળ ત્રણેય કાળની ચોટલી જેના હાથમાં છે એવા પ્રભુને વિષ્ણ દાદા કેમસ્કાર ભૂત ભવ્ય ભવત પ્રભુ ત્રિકાળની જેના હાથમાં ચોટલી છે જે સ્વામી છે ત્રણેય કાળનો એ પ્રથમ તમે જો સત્યાવીસ માં શ્રીજી મહારાજે કહ્યું કે પૂર્વે જે જે ચમત્કારો ઐશ્વર્યો થયા છે ચમત્કારો થયા છે આજે થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે જે થશે એ સર્વનો કરતા તો મને મળ્યા એવા જે પુરુષોત્તમ નારાયણ તે જ છે ભૂત ભવ્ય ભવત પ્રભુ એવા નારાયણને નમસ્કાર આ સૂર્યમંડળના ગ્રહ મંડળ તમે આમ જુઓ તાજું બી નથી અવકાશમાંથી કેટલું બધું ઉલ્કાઓ ખરે છે ફથાકાટ નાખે હવે ગુરુ ગ્રહ કેવી રીતે ત્યાં નારાયણે ગોઠવો છે કે મોટી મોટી બધી બધી ઉલ્કાઓના અંત અવકાશી પદાર્થો આવે એ બધું ગુરુગ્રહ પોતાની તરફ ખેંચી લે પૃથ્વીને સલામત રાખે એ કોઈ આપણા કોઈ બાપુજી ગોઠવો કેવો યુગો થી ખેચે છે આયોજન કોનું હે સાડી ડિગ્રી ઉપર જે પૃથ્વીને ગોઠવી છે ને ભલભળા વૈજ્ઞાનિકો ચક્કર ખાઈ જાય છે ડિગ્રી પૃથ્વી એમ નમેલી છે ને આમ ફરે છે આમ કળા પરંપરા છે એમાં ઋતુઓ બદલે છે એમાં દિવસ રાત થાય છે એમાં શિયાળો ઉનાળો અને સરસ મજાના ચોમાસાનો વરસાદ આવે છે એ જો એમાં ફરી જાય ને બધું દબોજ નમા થઈ જાય હા કેમ તમારે આ પૂનમ આવે અને દરિયો કેમ તળિયેથી ઉખડે છે ચંદ્ર લીધે એ તો જગજાહેર વાત છે ને હવે થોડો ચંદ્ર નજીક આવી જાય શું થાય આપણે રાખ્યું હોય છે ભવત પ્રભુ પછી તરત કહ્યું ભૂતકૃત ભૂત ભૂત ભાવો ભૂતાત્મા ભૂત ભાવ છે આગલી પેલી લાઈન આપણે જોઈએ ટૂંકમાં ટૂંકમાં પછી નીચે નામ આવ્યું ભૂતકૃત ભૂત એટલે પેલા પીચા પિશાચ ને જીન નહીં ખબિશ નહી ભૂત ભૂત એટલે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિચિત અહંકાર ચોવીસ તત્વો એ બધા સર્જન કેમ કે કાક જ કીધું ને કે માલું આ પૃથ્વી ત્રણ પિંડો પીરો એની રજ લાઈવો ક્યાં થઈ છે આવી સરસ માટી આ પૃથ્વીની આવી માટી મારો ઠાકોર લાઈવો ક્યાં થઈ છે ફાંફાફળા મારે છે આવી તો જડતી જ નથી હજી સુધી જડી નથી આપણે જ્યાં સુધી સિલિન્ડર પહોંચે ત્યાં સુધી આ માટી તો મળતી નથી કે આ માટીમાં જો સોનું પાકે લોખંડ પાકે રૂબુ પાકે ડાયમંડ પાકે આરસપાણ પાકે ગેસ પાકે પેટ્રોલિયમ જુઓ તમે કેવું કેવું કોલસા પાકે પથરીયા કોલસા કેવું કેવું તમે જુઓ કેવું અને પાછું શુદ્ધ પીવાનું કેવું કેવું પાણી ખારું પાણી મીઠું પાણી મોડું પાણી કડવું પાણી જાત જાતના ટેસ્ટ વાળું પાણી અને પાણી માણસ રોજ બે લીટર પીએ છે ત્રણ લીટર બહુ કોઈ અર્ધો લીટર છે અને કોઈ બહુ ધોળકા પાણી તો પણ તમે પેટ્રોલ તો એક માણસ ગાડી રાખે દિવસમાં ઓછામાં ઓછા દસ લીટર તો પી જાય છે તો આટલા બધા માણસોના વાહનો ઈ પેટ્રોલ નીકળે છે ક્યાંથી કોણ બનાવે છે આ દરિયામાંથી આટલું મીઠું કાઢી લઈએ છે તો દરિયો તમે ચાખો ત્યારે એટલો ને એટલો ખારો ને ખારો ચોવીસ તત્વ જે જળ છે એ બનાવનારો પણ પ્રભુ છે અને જીવ પ્રાણી માત્ર આ બધાના પિંડ ઘડ્યા છે મનુષ્યના ગાયના ભેંસના ઘોડા એની ડિઝાઇન કેમ કરી છે એને કેમ આડા કોઈને ઉભા કોઈને તેખડિયા કોઈને આમ કોઈને ઊંધા લટકે કોઈને અવળા લટકે કેવા કેવા મનુષ્યો પશુઓ પક્ષીઓ ગંધર્વો પુરુષો એ મૂળ પુરુષ અક્ષર મુક્તો આ બધા આ વૈભવ બધાનો યતો વાની ભૂતાની જાય આ બધું યમાંથી નીકળે છે અને ભાઈ આવું એક બ્રહ્માંડ થોડું છે આનંદ બ્રહ્માંડ તો આ કેવો મેજીશિયન છે સ્ટેજ ઉપર એક મેજીક કરતો હોય તો એક બોક્સ હોય એ બોક્સમાંથી આમ તમે નથી દાતા બધા દાદુ છત્રી કાઢે ને લાકડી કાઢે રૂમાલ કાઢે પીછા કાઢે ફૂલ કાઢે ફ્લાવર કાઢે ફલાનું કાઢે આ કાઢે સકલી કાઢે મોટું કાઢી કાઢી જ રાખે પેટી નાની હોય પણ વૈભવ કેટલો કાઢે આટલા બધા બધા વિવિધ ભરેલા બધા બૌદ્ધ પ્રાણીઓ આ બધું જે કાઢે છે સૂર્ય ચંદ્રો નક્ષત્રાઓ આ બધું એ કાઢનારો ઠાકોરજી કયું મેજિક બોક્સ છે કે એમાંથી કાઢી જ રાખે છે અને એ પોતાના શરીર પ્રકૃતિમાંથી કાઢે છે ઓહો એમાંથી પ્રગટ થાય છે એ સમાવિંદ્યા થાય છે ને કેવો મોટો મેજિશિયન નીકળે જ રાખે નીકળે જ રાખે નીકળે જ રાખે અંત જ ને ભૂત ભૂત એ બધાનો પાછો ધારણ કરનાર છે બધા જાળવે છે પાછું સર્જન કરી રેઢા નથી મૂકી દેતા બધા પાછા જાળવે છે અરે આપણે સમજાય એવી વાત કરીએ તો બધા જીવ પ્રાણી ને ખાવાની વ્યવસ્થા કેવી ગોઠવી આપણે એક માખી ખાઈ જાય તો ઉલટી થઈ જાય બગલો આખો દિવસ માખીઓ જ ખાય એને કઈ ન થાય માખીઓ જ વીણે કેવી ગોઠવી બધા બુદ્ધ ભૃદ્ધ બધાનું પોષણનું કેવું કર્યું હું છે ને આઠ દસ દિવસ પહેલા રૂમ બેઠો હતો તે રાતનો ભાગ હતો આ તમે જો મને મને આશ્ચર્ય થયું તે હું બેઠો હતો સાડા અગિયાર સાવ નાનું ગરોળીનું આટલું બસ આ દોડ વેઢાનું ગરોળીનું તાજું બચ્ચું એ આટા મારતું ભૂખ તો થઈ હોય ભૂખ લાગી હોય એટલા માટે ભરતું હોય હવે રૂમ પેક હોય એમાં કઈ તમને અત્યારે પછી એવી સિઝન બઉ મચ્છરિયા જડી જાય કાંઈ જડે નહીં અને એ બિચારો આમાં ખાખા કોળા કરે મેં કીધા ભૂખ્યું તો થયું છે પણ આપણું દીધેલું તે કઈ ખાય નહીં મેં કીધું આ શું ખાશે આ હું જોઈએ રાખું વાંય વહે ફરું મારે જોવું છે માનશો મધમાખી કોઈથી રાતે ઉડે મધમાખી કોઈથી રાતે ઉડે એક મધમાખી ઉડતી ઉડતી બારણા નીચેથી અંદર આવી મગજમેટ થઈ ગઈ છે દાંડી થઈ જશે કોણ જાણે શું ચું ઉપર છે બારી બીજે માળે ઉપર મત પૂરું દિવાલમાં છે ત્યાંથી કોણ જાણે સાડા લે અને ત્યાંથી ગોથા ખાતી ગાતી બાયણે અંદર નીચેથી અંદર આવી બાર થી અંદર આવી અને પાછી પેલી ગરવળી ફરતી હતી એની બાજુ ગઈ હું જોઈ નાખું આ નારાયણ બધાને ખાવા આપે છે પણ જોવા લ્યો આને જે આવી ઘરે પકડી લીધી પૂરું થઈ ગયું બાર કલાક નોરાજરે રાતે હાડ આવી ગયા એના બાપનું શું ફાઇટું છે આવે તો આનું પેટ ભરવા માટે નારાયણ શ્રી શું કરે છે ખવડાવ્યું એને જેવો બધા એને ધારણ કરે છે કરતા ઈએ છે આ સૃષ્ટિને એનો કરતા એને નમસ્કાર કરે ભાર એને ભરણ પોષણ કરનાર એને નમસ્કાર કરે ઓહો કેવું બધું ભણાવ્યું છે જાયસી કવિ થયા તમને ગમે એવી સરસ વાતો જાયસી કવિ આ જયસી કવિ મૂળે આ જે ચોપાય છે ને રામચરિત માનસમાં એ મૂળ રચયતા જાયસી કવિ પછી તુલસીદાસજીએ એને લીધી એને રામાયણમાં લાખી રાખી ચોપાઈનો જે બંધારણ કરનારો મૂળ કવિ જાયસી હવે જાયસી કવિ કદરુપા બહુ હતા એ કાંઈક થોડી પહેલી ચહેરો બહુ શ્યામ કલૂટો ખરબચડો ગમે નહીં તમને પણ પ્રતિભા તો હવે પ્રતિભા જ છે ને એટલે કવિઓ હોય રાજદરબાર હોય તો જાયસી કવિનો વટ પડે એટલે અહીંયા તો આવે જ રાજાઓ જ આપે પણ એનો ચહેરો છે તમને ગમે નહીં તે એક વાર આવી રીતે કોઈ રાજા ને મહારાજ ત્યાં કવિ સંમેલન ને બધા વિદ્વાનો બધા બેઠા છે ને એમાં જાયસિંહ કવિના આમંત્રણો છે બેસી ગયા છે જયસિંહ કવિ આવ્યા તો જેને સાવ પહેલી વાર જોયા હોય તો એને વિચિત્ર લાગે ને કે ઓહો આપણે તો માનતા હતા કે જાયસિંહ કવિ એટલે બહુ પ્રતિભાવ કેવા કેવા હાલતા છે તો તે શેરડા પડતા છે હવે હા આવ્યા બિચારા તમે હા રૂપ કો કદરૂપાસ આવો ને આ પેલા શ્યામ કલુટાનું તો ખરબચડો ચેરો ને એવો તો જયસિંહ કવિ જેવા આવ્યા એટલે દાંત કાઢ્યા બધા હસ્યા જયસિંહ કવિ કઈ બોલ્યા નહીં પણ બધા હસી લીધું ને પછી કવિ ઉભા થયા બોલ્યા પૂછ્યું કે હું આવ્યો ત્યારે તમે બધા હસ્યા મારે તમને એક પ્રશ્ન પૂછવો છે ते घा ने हस्या के कंभार ने हमें घड़ा ने हस्या एट मार पिंड ने घड़ो घड़नार तो नारायण है तो मैंने ये जवाब आपो ते घा ने हस्या के कंभारने हा मैं खबर है तब जवाब नहीं आप ज कहीश तमें घड़ा ने हस्या चो એટલે તમને એમ છે કે નિર્દોષ છે પણ તમે નારાયણની મસ્કરી કરી છે યાદ રાખજો મિત્રો કેમ કે ઘડો ક્યારેય સ્વતંત્ર નથી હોતો પોતાનું નિર્માણ કરવા માટે કુંભાર જેમ ઘડે એવો એને ઘાટ આવતો હોય છે માટે આખરે તો નિંદા નારાયણ થાય છે બીજા કોઈ ની નથી ઘડાની નિંદા કરો કુંભાર નિંદા થાય કે શું આવે ઠીકરા જેવા બનાવતો હશે એમ કાલુ કરું મને જોઈ તમે જે હસો છો પણ એ બનાવનાર નારાયણ જે કુંભકાર છે એની તમે મસ્કરી કરી છે માટે આજ દિવસ પછી ક્યારે આવું ના કરશે ભાવાય નમહ આહા જો આગળથી તો શાસ્ત્રાર્થ તો ગજબ શરૂ થઈ જાય છે શાસ્ત્રો ઠલવાતા જાય છે આમાં તો પણ આ ભાવાય નમઃ ભાવ જે લખ્યું ને મંત્ર આપ્યો ને નામ આપ્યું ને ગજબ भू सत्तायाम भू प्राप्त सहसा खाई गया आ शंकराचार्य जी आना भाष्य लिख्य एक एक मंत्र समझा कोशिश करी है रा पराशर भट्ट एम्ड भगवद गुण दर्पण नाम नाष्य लिख्य खोवाई जाए ભાવહ ભાવનો અર્થ શું કરો ભાવનો અર્થ પાંચ રૂપિયા પંદર રૂપિયા એ ભાવ સંસ્કૃતમાં અર્થ છે ભૂસપત્તાયામ ભૂ પ્રાપ્તો કરો પાછું બીજું જ આખું શરૂ થાય ભૂ સપ્તામ એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ ના સતો વિદ્ય ભાવો ગીતામાં કયું છે ભાવ એટલે અસ્તિત્વ આ અસ્તિત્વ નમસ્કાર છે કયું અસ્તિત્વ નારાયણ ભાવાયન કેવો છે એ સતત અસ્તિત્વ છે એનું એક્ઝિસ્ટન્સ ક્યારે નહોતું નારાયણ પેલા નહોતા પછી નહીં હોય એમ કોઈ કહી શકશો છે એવા નારાયણ ને નમસ્કાર છે ભાવાય ન બીજું બીજો અર્થ જો ભાઈ આમાં છે ને ઘણા બધા આપણે અર્થો કર્યા કે કાંઈ તમે પુસ્તકમાં વાંચો તો મળી જાય એવું નથી હું તો ઠાકોરજી પાસે બેઠો ને એમને કીધું તમે હુજાડો એવું બોલું એમણે જે હુજાડ્યું તમને કહું એટલે અસ્તિત્વનો બીજો અર્થ આખું બ્રહ્માંડ સર્જ્યું એમાં જીવ પ્રાણી માત્રને સર્જ્યા દેવતાઓને સર્જ્યા ગંધર્વને સર્જ્યા ઈશ્વરોને બધાને રમતા મૂક્યા એ બધાનું જે અસ્તિત્વ છે ને એ નારાયણના હાથમાં છે એવા નારાયણ નમસ્કાર છે અગ્નિ બાળી નાખે કે નહીં પણ એ સત્તા કોની છે જળ બધાને વહાવી દે ને દરિયા કરી દે પણ એ સત્તા કોની છે લાગે જળદેવતાની ના વાયુ બધાને ઉડાડી નાખે ને મંટોળીઓ ચડ્યો હોય તો એ લાગે શક્તિ વાયુદેવની ના છે કોની નારાયણની એવી જેનાથી આ બધાનું અસ્તિત્વ ટક્યું છે એવા નારાયણ નમસ્કાર છે ને નારાયણ સિવાય બીજો કોઈ ગમે એટલે ભાગવતમાં કયું છે બહુ ચોખ્ખું પણ સમજાવે તો ને બધા અરે દેવતાઓ પણ જયારે નારાયણનું અર્ચન પૂજન અને ભક્તિ કરે છે ત્યારે દેવતાઓ તૃપ્ત થાય છે એ સેવતાઓ તૃપ્ત નથી થતા એને અધૂરું પડે છે હવે આમાં જે ગામને પાલ પીળો પથ્થરો રંગીને બેઠા હોય એને તો નારાયણનો વૈભવ ક્યારે સમજાવવાનો હોય ત્યારે આપણે ભાગ્યશાળી નારાયણ હાલ પીળો પથ્થર રંગીન બે લાખા એ વાર વાર વાર મારા પછી મિજલસ ની પાર્ટી રાખી તમે રાખો ને એમ રિસેપ્શન પાર્ટી રાખી મિજલસ રાખી તો બધા દેવતાઓ હાજર છે એ ઉપનિષદો માં બધી કથાઓ છે એને ગર્વ થઈ ગયો ઇન્દ્ર મહારાજ સહિત દેવતાઓ આવું બધું છે એટલે આ દેવતાઓ પછી બહુ ખુશ થઈ ગયા આપણે જીતી ગયા આપણું કામ છે એ વખતે યક્ષ રૂપે નારાયણ પ્રગટ થયા એની સામે દિવ્યમાન એટલે બધા જોવા મળ્યા તે જ ઝાંખા પડે એવું તે જ પ્રક્રિયામાંથી એટલે કીધું કે ભાઈ આ કોણ છે જરા તપાસ કરો એટલે તરત અગ્નિદેવ ઉભા ત્યાં હું લઈ આવું પરિચય ને પૂછ્યા હું અગ્નિદેવ આવ્યા એટલે કે નહીં નમસ્કાર નહીં કાંઈ કોણ છો તમે તો સામે યક્ષ પુરુષ કે તમે કોણ છો અરે હું હું સ્વયં અગ્નિનારાયણ છું નથી જાણતા ના હું નથી તો તમારી તાકાત શું તાકાત છું આખા બ્રહ્માંડ ને બાળીને ભસ્મ કરી નાખું બગીચામાં ચાર ઇંચ જેટલો ટુકડો લઈ અને સામે મૂક્યો લ્યો આને બાળી નાખો તો હું માનું કે તમારા તાકાત છે અગ્નિદેવ ના ગલોફા હો ગયા હથિયારો ઘસે હાથ ઘસે પગ પછાડે વરુણ તમારું શું બધાને વહાવી દઉં બ્રહ્માંડ ને બોડી દઉં એમ આને વહાવી દો વાયુ આવ્યા બધાને ઉડાડી દો આને ઉડાડી દો બધા પાછા ફર્યા પછી ઈન્દ્ર બાંધ્યું કાંઈ કોઈ સામાન્ય નથી પછી ભગવાન પ્રગટ થયા છે એ બધી જેને આધારે છે એવા નારાયણ ને નમસ્કાર છે પછી આવ્યું ભૂતાત્મા બધાનો જે આત્મા છે આત્મા આપણો આમાં આત્મા બેઠો કે જ બધાનો જે આત્મા છે યશ્ય અક્ષરમ આત્મા યશ્ય આત્મા શરીરમ યશ્ય અક્ષરમ શરીરમ યશ્ય પૃથ્વી શરીરમ યશ્ય જલમ શરીરમ આ બધું એનું શરીર છે અને નારાયણ એનો એનો આત્મા છે બધાનો પ્રાણ એ છે અને છેલ્લું નામ આ શ્લોકનું સ્તોત્રનું નહીં ભૂત ભાવન ભૂત એટલે ભૂત પ્રાણીઓ ભાવન એટલે ભાવ પ્રાણી માત્ર પ્રગતિની ગતિ આપે છે સીધા સાધા અર્થમાં કહી દે ને કે ભગવાન બધા જીવ પ્રાણી માત્રનું રૂડું જ કરે છે સતત રૂડું ભલું કરનારા અને ભલું ઈચ્છનારા એવા નારાયણને પણ નારાયણ આપણું નાખીને પણ ભગવાન આપણું એવા નારાયણને હું નમસ્કાર કરું છું જુઓ એક જણો છે ને થોડુંક જ છે એક જણો એને જુવાન જે હોય છે હાથ આટલા સતત અઢાર વર્ષનો એટલે એને દોસ્તાને કે બેસવા ગયો હશે પછી એમને દૂધ આપ્યું પીવા માટે કપ આવે વાત સાંભળજો હા એ દૂધ કપ ગરમ ગરમ આપ્યું પછી હવે શહેરની સિસ્ટમ એ પ્રમાણે પછી અલગથી ખાંડ નાખી એટલે ચમચી ભરીને એમાં એને કપમાં ખાંડ નાખી છોકરો તો ઘેરે એની મમ્મી જયારે દૂધ બનાવી દેતા હોય પીતો હોય હવે અહીંયા તો આખી રીત જુદી હોય આજના સિસ્ટમ પ્રમાણે તો દૂધનો ભરેલો ગરમ નો દૂધ આવ્યો પછી એકસ્ટ્રા લઈ અને અલગથી એને ચમચી ભરીને સરસ મજાની ખાંડ નાખી એટલે છોકરો પછી પીવા નેડ્યો હ એક ચમચી ટોચની ભરી નાખે તો દૂધ તો ગળ્યું તો થઈ જ જાય પણ એને ચાખ્યું ને તો દૂધ એને મોડું લાગ્યું એટલે છોકરાને થઈ ગયું કે આ ખાંડને બદલે કાંઈક સો ટકા કઈક બીજું નખાઈ ગયું છે કઈ એક ચમચી ભરીને ટોચની ભરી નાખે એક નાના કપમાં ખાંડ નાખે અને છતાં દૂધ ગળ્યું ન થાય એનો અર્થ શું પણ શરમ નો માર્યો બિચારો કઈક બોલી શકે વાત સમજો બોલ્યો તો અલગ વસ્તુ છે પણ હવે સાવ શરમાળો એટલે એમને પીવા જ મેડે જે હશે બીજું શું હવે કઈ નઈ પી જ આવો છે એમાં છેલો ઘૂટડો વધ્યો અને ગળ્યું મધ જેવું લાગ્યું કેમ ખાંડ બધી તળી હતી હવે એને હલાવી નહીં જો હલાવી હોત તો ગળ્યું મત થઈ જાય ને એમ આપણે ભગવાન નારાયણનું મતલબ સીધે સીધું નિશાન તાકો ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીએ છીએ પણ આ જે વિષ્ણુ સહસ્ત્ર છે ને એ ખાંડ ઘોળે છે જો ઘોળી નાખો તો મીઠાસ તમને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણની મીઠાસ આવે આ ઘોળીએ છીએ કે કોણ છે સ્વામિનારાયણ એને આ ઘૂંટીએ છીએ ખાંડ છે પણ તળિયે પડી છે આ વિષ્ણુ સહસ્ત્રની જે આપણે ચર્ચા કરીએ છીએ પાઠ કરીએ છીએ એ સ્વામિનારાયણ કોણ કોણ પરાત્પર પુરુષોત્તમ નારાયણ એની આપણે આજે થોડી કરીએ એ થોડી ખાંડ ઘૂંટી એ જેટલી હજાર સુધી ઘૂંટો ઓહો હો મીઠાસ થઈ જાય એટલે ભાઈ હું શું કહું છું ઘણા લોકો શું કે છે કે ભાઈ એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો અને એકવાર સ્વામિનારાયણ બોલો સરખું એટલે આપણે સ્વામિનારાયણ એકવાર બોલી લીધું એટલે પછી આ કંઈ કરવાનું નહીં સહસ્ત્ર નામની કોઈ જરૂર નહીં એકવાર સ્વામિનારાયણ બોલો હું એમ કહું છું ભાઈ એમ કહું છું કે આવી રીતે તમે આ સહસ્ત્ર હજાર નામને હમણાં કહ્યું ને એમ તમે ઘૂંટી ઘૂંટીને તમે અર્થથી એને મમણાઓ અને પછી એકવાર સ્વામિનારાયણ બોલો એ મહિમાથી ભરીને તો એક સ્વામિનારાયણ નામ ઉચ્ચારો બરાબર દસ સ્વામિનારાયણ નામ બોલ્યા બરાબર આમ તૃપ્તિ થઈ એટલી તૃપ્તિ કે હું કોનું ભજન કરું છું હું કોનો છું હું ને એ મારા સ્વામિનારાયણ કેવા છે અને પછી મસ્તક નમે શું વાત કરો આટલા આપણે નવ નામ જોયા તો એ જોવો એ કોણ છે એ સ્વામિનારાયણ ત્યારે હજી આમ નામમાં દરિયો છો હજારો નામનો દરિયો છે શું શું એનું વર્ણન થાય આમાં ક્યાંય વિષ્ણુની ખાલી વાત આવી પરાત પર નારાયણની આપણે જેને ભજીએ છીએ એની વાત આવે એ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું કે વિષ્ણુ સહસ્ત્ર નામનું પુરસ્ચરણ કરવું અને પુરુષરણ કેવું છે મન વાંછિત ફળને આપનારું છે પોતે સાઈન કરીને કહે છે તમારી મનમાં જેવી ઈચ્છા હોય એવી ઈચ્છા પૂરી કરી દેવામાં સમર્થ છે કો આ વિષ્ણુ સહસ્ત્ર નામ પુરુષરણ કરો એટલે પુરસ્ચરણ એટલે અગિયારસો પાઠ કરો એટલે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામનું પુરસ્ચરણ થાય અગિયારસો પાઠ કરો પણ હવે એ અગિયારસો પાઠ અને પછી એમનું શું શું થાય એ આજે કહી શકાય એટલો આપણી પાસે ટાઈમ રહ્યો નથી વિષ્ણુ સહસ્ત્રનું થોડું હજી એ નામનો જે હવે મહિમા છે ઘૂંટવાનો અને એનો એ હવે આવતી શુક્રવારે આપણે લઈશું આટલું આજે પૂરું આ મહિમા જેટલો કયો છે એને હવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપો ત્યારે મમળાવતા મમળાવતા ભજન કરજો આપણો બેડો પાર બોલો સહજાનંદ સ્વામી મહારાજ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 आम करने की सतत सारी प्रवृत्ति साथे देवदर्शन माटे माटे सतत जड़ाये रहशो